એવું માનતા જયારે આટલું આટલું ખાવાનું છે તો બઉ કચરો ભરાય ને બહુ જાણવા ની બહુ કચરો ભરે છે ના કરે એટલા માટે ભગવાન માથે છે એમ ભગવાન ને બનાવ્યું છે ભરેક ગાળવા માટે સાચી વાત હિસાબે કશું ખોટું જ કે મર્યું કઈ મરાય એવું નથી જગત ને કરવું શું કશું ની આ કરે છે તે લડીઓ કરે છે ને લડાઈઓ કરે છે બધું છે જે કરતા છે કરે છે એવા કોઈ ઉપદેશ કોઈ ના નીકળ્યા કે લીધું નઈ માલ હવે આ જગત ને માલ અપાવા નીકળ્યા છે ત્યારે કયું ઘોર અંધારું થયું આવે તો ઉડતો આ તો ભયંકર આપતા હોય ભયંકર પીડામાં સંસાર પસાર થશે આ તો છેલ્લું અથવા જ્ઞાની પુરુષ હોય જમવાનું હોય તારી જમાય નહીં છે ઘરમાં ઘેર બધી ઘેર બધા મહેમાન બધા શિક્ષણ ખાતા હોય અને શેઠ થતા રાખ્યા બધું નિયમ બધા થોડી રાખે ભગવાન ને ખાઈ જાય અમે એક ફૂલ ના થવા દી એક ફૂલ જોખમદારી મારી તમારી હિત માટે અમારે જીતવા માટે નઈ એમના હિત માટે અમારે જીતવું નથી જીતવાનું હોય શું પણ એને ખોટું લાગે ને ના લાગે બરું અમારા શબ્દો વિતરાગી હોય તે કોઈને ખોટું લાગ્યું નથી પચીસ હજાર પચાસ હજાર એવું થઈ ગયું કોઈને હજુ ખોટું લાગ્યું નથી થોડી વાર મળું ઉતરી જાય માહિતી મહી ખોટું ના લાગે પણ મળું તો ઉતરેલું બધું ચડી જાય પાછું મહી ખોટું લાગ્યું અને ખોટું કહેવાય એટલે એવું ના તો ફટકારીએ નઈ તો એના પણ જાણે કે પોસ્ટ નો પોસ્ટમેન ટપાવી હોય એને લોભની કોડ ગમે તે રાખે જાણે છે કે આપણું લિમિટેડ નથી બાટલું છે એને ઘાસ ના વધે કારણ કે છે કે આપણા લિમિટેડ અધિપતિ અને લોનગાળો દઈ ગયો કેટલો ફરક ખરા લોભિયા નાખે માન છે ત્યાં સુધી લોભ નાખે જેમ તમને લોક કરો ને બહુ ખૂટેવ ખોટું કરવાથી ધંધા લખડી વધતી નથી ઘટે છે એનું તો તૂટે કુદરત કુદરત ફરે ત્યાં નહીં તૂટી જવાનું બધું સાસું નથી આ બધું પણ પ્રમાણિકપણ એ બેઠક જરા ભાઈ ઓછો લાગે ભય ના રે પૈસા ખવડ કામ નથી આપતું દાદા પ્રમાણિક રહીએ તો એના કરું પડે પણ આ તો આઠ હજાર બિલ નથી હાલતો તમે પાંચ રૂપિયા હાલી લે પણ લાગુ જ પડે તો આપડે તો માગતા વાળા આવે મારણ શું માસ્તા એવું છે બધા આપીને પણ આપડે ચેક કરાવી દેવું પડે નઈ વ્યવહારિક થવું પડે જેવો જમાનો જમાના પ્રમાણે વ્યવહારિક થવું પડે પૈસો નથી <laughs> આપનારો વધારે ગુનેગાર જે નારા કરતો હા બધા આપવા ગયો ગરમ કઈ જાય છે એક તો ની જે જે ડિલિવરી કરાવવાની હોય ત્યાં આ ગતે કે ના મળતી હોય જો કરે ગમે તેમ કરીને ક્લાયન રસ્તો કરે કે ના કરે એ કે કરે છે ડિલિવરી હા કો ઓલા તો ગુરુ બાવા કે જે પોણી એમ બકચડી પોયા ચડાવ્યું કે ચલા ચલા ચડાવો ગમે તે પાણી જે પાણી હજુ તો આ લપતું આવું જો કર્યું નવી નવી જાત નો દેખાવાનો અને પાર નથી આવવાનું માટે ખેતી જાવી જાવ ટૂંકમાં ફરવું પેલું થોડા મળ્યા છે બધા બોલ લેલા માર્ગો સારો ટાઈમ ખાવાનું એ તો આ અમદાવાદ ના જે બધે મીલો હોય પણ આખો દાળો સક્રિય નવું બન્યું પ્રૂફ થઈ ગયા છે આઠ પે પ્રૂફ થયા છે બે સ્કોતરો જ કર્યા કરે કોઈ ભાગીદાર થાય નઈ આમાં આલ નો સ્કોતરો હોય કર્યા કરે આપડે એટલે પૂછ્યા છોકરા ને એટલે હું આ ચોરીઓ કરી ધનકમી છે ઉપર થી મારી બહેરી ક્યાં ખીટા કાઢ્યા છોડી દેવાનું કરે સારું કેમ લાગે સોફા સેટ રંગાવેલો થોડા આવું અમને કરી જાત્રા એ જવું છે તો આજ નવ વર્ષથી દવડા દવડાય કરાત્રા કરું તે નવ વર્ષથી દવડા દવડાઈ કર બેંક માં નથી બેક માં બેંક માં તો અમે ચિંતા લાગ્યા હોય તો પ્રતિક્ષ સંતોષ સંતોષ પૂર્વ કઈ જ્ઞાન આ જગત ના હોય જ્ઞાન કઈક થોડું ઘણું જગત નું જ્ઞાન આત્મ જ્ઞાન જગત નું જ્ઞાન સમજો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય જ્યાં સુધી ના સમજ્યો હોય તો અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય અનંત સુધી પોતે ભોગવેલું હોય તેને સંતોષ કચ્છી ચીજવે અને ના ભોગવેલું હોય તેને કઈ કઈ જાત નહી જાય નહીં હા ભોગવન એ ભોગવન બ્રાહ્મણો બ્રાહ્મણો ને સંતોષો જ મળે છે એમને ગુરુ એવા મળી ગયેલા કે આ બીજા અન્ય કોમ કરે એમને ઘેર જાય બાબતું હોય ખાટલા હોય કેવું એટલે સુખ ભોગવેલું હોય તેને કઈ જરૂર નહી આ દુનિયામાં અને ના ભોગવેલું હોય તો સુધી ઉપાધિયો ઉપાધ્યો બિચાર આયા જ કરે અર્ધા લોકો ને તો લોક સંજ્ઞા એ બધું જોઈતું હોય છે મને અત્યાર સુધી કોઈ ભૂખ લગાડનાર મને મળ્યો નાનપણ માંથી મને રેડિયો લાવનાર મને જરૂર પડે ત્યારે કઈ જાત બુદ્ધિ હોય ભયંકર ચક્રો ફરફરા માટે જરૂર હોય દુનિયામાં એ જન્મ્યો જન્મ્યો તાર થી લો ના કંજુસ માણસ ને લોભ હોય ને એટલે પૈસા ના કંજુસ કંજુસ તો ના હોય તેથી કંજુસ થાય ના હોય કંજુસ લાડવા ના ખબડાય મને એમ કીટ હોય શાક માં લશ્કરી નો છે આપડી પાસે નહી એટલે નહી તો બેન કે છે કે આપણે ગઈકાલે બંધ વાત કરી આયુષ બંધ ની વાત કરી તો કે છેલ્લી ઘડીએ છે તો એનું બંધ પડે છે ઘડીએ સુધી ત્રણિક રાજા ને તો વહેલો પડી ગયો ભગવાન નો દર્શન ભગવાન કહ્યું તે પ્રમાણે થયું નહિ નિકાસિત પડી ગયો તો ભોગવે જ છૂટકો એવો તો ખબર પડે ભગવાન વાર્ત તમારો કાયદો એટલે કાયદો માફી આપી દે છે એમ જ્ઞાન ની માણસ અમે એમ કેતા કે ફોટા બદલાયા કરે કરે કરે છોડે નઈ મળ જ્ઞાન સાથે ane gunthanu. gunthanu gunthanu. gunthanu re? re. na kare Nahi છૂટકો અશાંતિ થાય નહીત ના જોડે ચોથું ગુંડું કેમ કહ્યું ચોથા ગું સાહેબ થાય આપઘાત કરવો પડ્યો જેલમાં પૂરી દીધા જેને આપણે રાજ આપવા માટે શું મારતો હતો કેદાર સાથે હવે એ રોણી ની શી દશા છે રોની પેટે કુવાર આવવાના હતા જન્મ લેવાના હતા એ શી દશા રોણી ની રાજાણી મારે રાજા નું છે એટલે પછી બધા આજુબાજુ ના લો ભર્યા મને રોણી આવું કે છે કે રાજા નું ખાવું છે એટલે રાણી ને પૂછ્યું તમને કેમ આવી ભાવના થાય છે કે મારી આવી ઈચ્છા હોય જ નહીં કોઈ પણ મને આવી ઈચ્છા થાય છે મારે કઈ નરે પણ એનું એવું લેણા હિન્દુસ્તાન માં સાઠ છે સાત આ જ્ઞાન વાળા સાત છે સારું છે આ જણ નમસ્કાર અમારા આ બુદ્ધિ માં જ્ઞાન કેવાય કેવું આ બુદ્ધિ માં જ્ઞાન કેવાય જ્ઞાન આવું ને આવ્યું જ્ઞાન માં બુદ્ધિ ની જવું હું કઉ છું બુદ્ધિ ની જરૂર નથી આત્મા અગ્નિ છે એમનું કામ થઈ ગયું એટલે એક સાલ દુકાન કરેલો કહ્યું કે બાપજી એક મહારાજ આયા છે એ તો વરસાદ પાડે એવા છે ત્યાં ના પાડે કેમ કણસ વ્યસર પાડી છે કે એ મહારાજ એવા છે જો આ તો વાત બનેલી કને રહી મેં જાતે જોયેલી નહીં મેં જેની પણ હોબડીને તેને જેની પણ હોબડી હતી એ પ્રત્યેક જોઈ લી આવેલી વાત મારા નગરસેઠો ભેગા થયા અને ગામના પટેલો બધા થયા અને આવીને નગર સેઠો વાત કરી નગર છેઠો કે હા સાહેબ ને તો પબ્લિક મળી જશે એટલે પછી ત્યાં પહોંચ્યા હતા કે આવવા દો કે છે બે હડ્યા લાલક છે ને રાજા લાલચ બે તા શું બધું આપે કે ગાડી પર કેસાબાર રહ્યા સિદ્ધિ કોને કેવાય છે કે આ જયંતિભાઈ છે મોટી મિલ વાળા છે આગળ હવે અહીંથી વડોદરા માં દસ લાખ રૂપિયા ભેગા કરી અને લઈ જાય પછી પાછા ટાઈમ થાય એટલે બધાને આપી દે એટલે આપી દે એ તો સિદ્ધિ કરી નઈ એ સિદ્ધિ ના કહેવાય તો વ્યવહાર ની વસ્તુ ના કહેવાય નોર્મલ પાવર છે આ તો નોર્મલ પાવર નોર્મલ વ્યવહાર ની વાત થાય તો હું એના જેવું જાય જેવું નઈ આ તો એને બહાર ની આ વસ્તુ થાય વાપરો પાવર વાપર્યો ના હોય ને તો આ ઉપયોગ થઈ જાય છે પાવર વાપર્યો ના હોય પછી વાપરે એટલે ખલાસ પાછું વાપરે એટલે